સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે કર્યા વિના થાય જ નહીં ત્યારે પૂછ્યું જે માખીમાંથી સૂર્ય કેમ થાય પછી સ્વામી બોલ્યા જે આ સૂર્ય કોઈ કાળે માખીમાંથી થયો છે તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે અને તે ઉપાસનાને મહિમાવતે તો પોતાને વિશે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે ને તે વિના તો પોતાની વિશે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે તે ઉપર ગંગા ગંગાજળિયા કુવાનું વચનામત વંચાવીને બોલ્યા છે મહારાજને જાણે તેઓ પોતે થાય છે ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે ન જ રહે ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય તેવું નથી ને તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિય કરીને કે વડવાના અગ્નિય કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી અને તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે તે જેમ પુરુષોત્તમ અક્ષર ને અક્ષરધામના મુક્તો સનાતન છે તેમ આ જ્ઞાન પણ સનાતન છે એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ કાર્યાણીનું આઠમું વચનામત વંચાવીને વાત કરી જે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કોઈને આવડ્યું નથી કેમ જે એ તો અતર્ક્ય વાતું છે તે કોઈના તર્કમાં આવે નહીં અને પૂર્વે આચારસ થઈ ગયા છે તેણે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ તો કર્યું છે પણ જેવું મહારાજને કહેતા આવડે છે તેવું તો કોઈને કહેતા આવડતું જ નથી એમ કહીને કહ્યું જે ફેર વાંચો ત્યારે ફેર વાંચું પછી સ્વામી બોલ્યા જે સગુણ નિર્ગુણપણું તો મહારાજે પોતાની મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય કહ્યું છે અને એ બે સ્વરૂપનું ધરનારું જે મૂળ સ્વરૂપ તો પ્રત્યક્ષ બોલે છે તે છે એમ કહીને બોલ્યા જે દસ શાસ્ત્રી વડોદરાના ને દસ શાસ્ત્રી સુરતના ને દસ શાસ્ત્રી અમદાવાદના ને દસ શાસ્ત્રી કાશીના એવા હજારો શાસ્ત્રી ભેગા થાય ત્યારે આ વાતનો પ્રસંગ નિસરે ત્યારે રૂપશંકરે કહ્યું છે ના મહારાજ આવો પ્રસંગ શાસ્ત્રીથી નિસરે નહીં ત્યારે સ્વામી બોલ્યા જે છે તો એમ જ પણ લોકમાં શાસ્ત્રીનું પ્રમાણ બહુ કહેવાય પણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા તો મહારાજને આવડે કાં ગોપાલ સ્વામી જેવા સાધુને આવડે પણ બીજા કોઈને આવડે નહીં અને આ વાત તો કરોડ ધ્યાન કરતાં અધિક છે કેમ જે શુકજી ધ્યાનમાંથી નિસરીને ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરતા હવા એટલી વાત કરી ત્યાં ડંકો થયો તે દર્શને પધાર્યા સ્વામીનારા રે સ્વામીએ વાત કરી જે હજાર વરસનો ખીજડો હોય તેને સાંગરિયું થાય છે ને પાંચ વરસનો આંબો હોય તેને કેરિયું થાય છે તે તો દ્રષ્ટાંત ને એનું સિદ્ધાંત તો એ છે જે ગમે તેઓ શાસ્ત્રી હોય કે ગમે તે ઓ પુરાણી હોય પણ આ પ્રત્યક્ષ ભગવાન ને આ પ્રત્યક્ષ સંત તેની ઓળખાણ જો ન હોય તો તે ખીજડા જેવા છે ને તેને સંગે એ કે સુખ થાય જ નહીં અને વિદ્યા પણ બહુ ન ભણ્યો હોય ને અવસ્થા પણ થોડી હોય ને કુળ ઊંચું ન હોય પણ જો આ પ્રત્યક્ષ ભગવાનને વિશે નિષ્ઠા થઈ ને આ સાધુની ઓળખાણ થઈ તો તે આંબા જેવા છે ને તેને સંગે તો ટાળું થઈને સુખ્યો થઈ જાય છે માટે જે ખીજડા જેવો હોય તેનો સંગ ન કરવો ને જે આંબા જેવો હોય તેનો સંગ કરવો તે ઉપર શ્લોક બોલાવીને કહ્યું જે બાર ગુણ યુક્ત બ્રાહ્મણ હોય ને જો પ્રત્યક્ષ ભગવાન સાથે ઓળખાણ ન હોય તો તે કરતાં ભગવાનનો ભક્ત સ્વપ્ચ હોય તે શ્રેષ્ઠ છે એમ કહ્યું છે તે માટે ભગવાનના ભક્તને ઓળખીને સંગ કરવો જેથી છેલ્લો જન્મ થઈ જાય ને એવા ન મળે તો બીજા તો અનંત જન્મ ઉત્પન્ન કરે એવા છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહીં શકે કેમ જે ગર્વગંજન ભગવાન છે તે ગમે તે દ્વારે પ્રગટ થઈને ગર્વને ટાળશે એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે આપણે તો પ્રભુ ભજી લેવા કાઈ ચિંતા રાખવી નઈ અને જે ધીરજ્વાન પુરુષ છે તેને દુર્જનહ કીમ કરી શકી એમ કંઈને બોલ્યા જે કોઈ દિવસ લમકર્ણની જય થઈ નથી ને થશે પણ નહીં કેમ જે કામ ક્રોધાદિકે મારી મૂક્યા છે માટે જેનું કામે કાપી લીધું નાક લોભે લઈ લાજ લીધી રે જેને જીભે રોળી કર્યો રાંક માને તો ફજેતી કીધી રે અને બીજા તો જેમ મોર કળાપુરે ને પૂંછડું ઉઘાડું થાય એવા છે ને એવાનો સંગ તો જેમ આંબેથી ઊઠીને બાવળીએ બેસવું એવો છે કાઉં કણ ખૂટે વાંદરા બીડ ખાવો એવા પુરુષ છે માટે દેખી ઉપરનો આટા રખે મને મોટા માનો રે એ તો ફોકટ ફૂલ્યો છે ફોક સમજો એ સંત સાનો રે એમ કઈને બોલ્યા જે આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે એમ જાણવું માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે પણ મરીને પામવું એમ નથી તે મહારાજે કહ્યું છે જે દેહ ધર્યાનું નિમિત્ત તો નથી પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને આ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ તે એ તો આપણને શીખ્યું પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે માટે સમાગમ કરી લેવો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીએ વણથરી જાતા વાત કરી જે હવે તો સર્વે કામ થઈ રહ્યું છે કેમ જે સુખપાલમાં બેસીને પ્રભુ ભજી લ્યો એમ કરી મૂક્યું છે ને હવે તો ખોતરીને દુઃખ ઊભા કરો તો છે જેમ એક માદરાનું આળું જોઈને બીજા માદરા ખોતરીને દુઃખ કરે છે તેમ તમે પણ ભેગા થઈને ખોત્રીને દુખ ઊભા કરો તો છે એમ કહીને બોલ્યા જે જુઓ ને સર્વોપરી મહારાજ ને સર્વપરિ સાધુ ને સર્વોપરિય સ્થાન તેને વિશે દુઃખ રહેશે ત્યારે કિય ઠિકાણે દુઃખ ટળશે નહીં ટળે માટે જેને સુખ્યા થવું હોય તેને આ બરાબર કોઈ નથી એમ કહીને બોલ્યા જે જ્યારે જ્યારે આ માર્ગે ચાલીએ છીએ ત્યારે ત્યારે ભગવાન સાંભળી આવે છે કેમ જે મોટા મોટા સાધુને મહારાજ બહુ ચાલ્યા છે ત્યારે કાશીરામે પૂછ્યું જેને મહારાજના દર્શન થયા હોય તેને તો સાંભળે પણ જેને મહારાજના દર્શન ન થયા હોય તેને શું સાંભળે ત્યારે સ્વામી બોલ્યા જે આપણે ક્યાં પરોક્ષ છે આપણે તો પ્રત્યક્ષ છે તે દર્શન દે છે વાતો કરે છે એવી રીતે બહુ સુખ આપે છે ज्यादी अज्ञान है त्या सुधी, सुधी समझाए नही ये सीद्धांतवाद है